રાજકોટ જુનાગઢ અમદાવાદ ના સંસ્થા બે હજાર એકતાલીસ ના મંગળવાર તારીખ છવીસ બે ઓગણીસો પંચ્યાસી શરૂ શ્રીમદ ભાગવત ને વિશે વાસુદેવ સંકર્ષણ પ્રત્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુરવ્યુહ ની જ વાર્તા છે તે કોઈ ઠેકાણે એને સગુણ કરીને સગુણ કરી કહે છે प्रत्युम कहे जयपुर सा मती भ्रमी जाए जाने भगवान ने तो आकार समझना समझ शास्त्र भक्त बीजाता मूर्खा हो जाने शास्त्र क्या एकांतिक भक्त हो तो एम जाने शास्त्र भगवान ने आरोप ने निर्गुण कयाकूप कया भगवान दिव्य मूर्ति कल्याण पुंज रूप गया मूर्ति विना तेज होते मूर्ति नुम अग्नि मूर्ति है मूर्ति मे अग्नि ज्वाला प्रकट थे જેને કરીને તે અગ્નિ ની મૂર્તિ દેખાતી નથી અને દેખાય છે પણ સમજુ હોય અગ્નિ ની મૂર્તિ માંથી જળ પ્રગટ થાય છે તે જળ દેખાય છે અને વરુણ મૂર્તિ દેખાતી નથી પણ સમજુ હોય તે એમ જાણે જે વરુણ ની મૂર્તિ જળ છે તેમ ब्रह्म जे सत्तारूपी सूर्य जे प्रकाश चे, ते भगवान नी प्रकाश चे। अने इवा वचन है प्रकाश करी भार उतार देह ने धरे भार उतारी देह नो त्याग करे, करे शब्दी मूर्ख हो भूला पड़े भगवान ने अरुक समझे राखवा ब्राह्मण ना ते तो जाने जे भगवान रा, जे, पुत्र लेवा गया तारी द्वारिका मे रथ उपर बेसी ने अर्जुन सहित चालेलोक पर्वत ने उलंघी ने माया ना अंधकार तेने चक्रे करीने कापी ने, तेने विशे रथ लाकड़ा रंजूत घोड़ा दिव्य हता, तो तेने प्रता रथ, माया पर चैतन्य रूपे थोड़ा दिव्य रूप न थे तो मू कार्य होता एग्न स्वरूप समझे एकांतिक सन्त है, है एकांति अक्षरा तीत समझे मूर्ति मनवा पुरुषोत्तम भगवान ठेका भगवान, नु ते ताने जे ए भगवान नी महिमा गो भगवान तो सदा मूर्ति मानज है समझे एकांतिक भक्त कही वृतम અગ્નિ જ્વા અગ્નિ સ્વરૂપ જુદું છે સમજાવી નાખીએ આ બધું તો આ ઘડીએ તો બોલવામાં આવે ને આવે અનુભવવા વિના વાતની સિદ્ધિ પણ થાય નહી આગળ આવું છે એનો આ નિર્ણય હવે છે કેમ એને ઘટાવતા આપણી બુદ્ધિ માં આપડે શીખીને આધારે શાસ્ત્ર ના શાસ્ત્ર ના શબ્દ એને બુદ્ધિ ની સાથે રાખી અને આ સ્થિરતા મેલવવી જોઈ ભગવાન આવા આવું એનું કાર્ય છે આમ એ કાર્ય કરે એની વાતો હોય ભાગવત ઉપર વાત કરી ભાગવત માં જાજી વાત આજ આવે છે અનિરુદ્ધ બ્રદ્યુ શંકર શિવ અને વાસુદેવ અને નિર્ગુણ કીધું એમ વાસુદેવ જયારે પ્રધાન હોય ત્યારે નિર્ગુણ અને ઉે ને કેવલ કઈ સગુણ માં હોય સગુણ કે નિર્ગુણ बने अर्थ एवं गुण एट मे रही सगुण सगुण मेहित गुण काम क्रोधाधिक नहीं होया न गुण अनेक गुण वाला हो सगुण कहवाई जगतनी उत्पत्ति करी પોષણ કરવું એ જે ક્રિયા કરવી એ સગુણ છે ઉત્પત્તિ અને પોષણ હવે પાછું સદભાવી જ્ઞાની જ્ઞાન શક્તિ ભગવાન ના કહેવાય એટલે સાત ગુણ ને પૂર્ણ સાત ગુણ ને પૂર્ણ એટલે છ ગુણ સહી છ ગુણ એટલે બે ગુણ જે જગત સૃષ્ટિ ના બે પોષણ ના અને બે શર ના એટલે સાત ગુણ પૂર્ણ થાય એ બધો ભગવાન ની મૂર્તિ માં છે ભગવાન સદગુણ તેને સહિત જ્ઞાન શક્તિ એટલે ઉત્પત્તિ સ્થિતિ નું પ્રલય એને અનુકૂળ જે ગુણો જોઈએ એ ગુણે શહીદ ભગવાન છે એટલે એ સગુણ છે સગુણ માં એ કયું ભગવાન ને એની જરૂર નથી ઉત્પત્તિ સ્થિતિ પ્રલય તો એને કરવા છે એટલે એને અંગે જે જોઈએ એ ગુણ રાખે એટલે એ ગુણ ને અંગે સગુણ છે ન એનો તો સંબંધ જ નથી એ તો ભગવાન માં હોય માયા થઈ એટલે શાદ્ધ ગુણ ને પૂર્ણ એમ જે ભગવાન ને એટલે સગુણ કયા અને વાસુદેવ રૂપ એ જયારે કયા હોય ત્યારે ઉત્પત્તિ સ્થુતિ પ્રલય સંબંધ હોય કેવળ જીવ ના કલ્યાણ માટે જે ભગવાન કામ કરે છે એ કલ્યાણકારી ગુણો ગુણો શક્તિ ઐશ્વર્યક્તિ જ્ઞાન શક્તિ જ્ઞાન શક્તિ એ જોડું છે જ્ઞાન શક્તિ લીર્યા ને બાળ ના ઐશ્વર્ય બધા પોષણ પોષણ બરાબર અને વીર્ય શું આ સદગુણ ગુણ પૂર્ણ ભગવાન અને એ ગુણ સહી ભગવાન જગત ની આરે સબંધ ધરાવનાર ત્યાં પણ પરોપકાર ભાવ થી શું પરોપકાર ભાવ એમાં પાછું હિન્દુ સમજવાનું સગુણ જયારે ભગવાન ને કહી સમજે તો જે ગુ જોયી ઈ ગ સહિત ભગવાન ને કેવા ત્યારે એ સગુ કહેવાય સમજ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એને અનુરૂપ જે ગુણો જોઈએ शहीद भगवान सगुण थो सबंध कर भगवानी सम्बन्धो ई निर्गुण कहवाई हम निर्गुण, निर्गुण एट कोई आवड़ा गुण नहीं आवड़ा सृष्टि संबंधी गुणो ए नहीं क्या अद्यात्म गुणो આત્મા ને અધિકાર કરી ને ભગવાન થાય એમાં જે ગુણો હોય એ ગુણ છે સ્રષ્ટિ ના એટલે સગુણ થાય આ સ્રષ્ટિ નથી આત્મા પરમાત્માના મિલન ગુણો છે એટલે નિર્ગુણ કેવાય એમાં માયાનો સંબંધ નથી એટલે ઉજાની આ વિપરીત માયા નથી અમારી પણ માયા છે માટે જ કરે છે આ રીતનું આવે જ આવે શુતિ ના જે આ શબ્દો છે એને સામાન્ય જગત કોણ સમજે શબ્દ પછી જેમ આવે એમ જેને ઠીક પડે જાય ને આપડો આશ્રમ કોણ દાદા આશ્રમ ગયો સામાન્ય નિયમ છે જેનો જન્મ થયો એટલે એની ઉપર કર્તવ્ય નો કોઈ ભાવ પડ્યો છે એની માથે આપણે મનુષ્ય તરીકે તો કર્તવ્ય શું શાસ્ત્ર માં ધર્મ ના ધર્મ સંબંધી નિયમ કીધા હોય એનું પાલન કરીને મોક્ષ ઉપાય કરવો ના એ તો બધા એ તો બધા પુરાણ કેવાય એટલે પુરાણ ની કથા કરી કરતા નથી પેલું તો માનવીય મનુષ્ય તરીકે જન્મ આવ્યો એટલે એને ક્ષણે ક્ષણે એની માનસિક વૃત્તિ એક બાજુ કામ કરતી જ હોવી જાય મનુષ્ય તરીકે બીજી બાજુ મ્યુઝિક્રિયા હોય હોય પણ આ ક્રિયા ના લોચે એટલે મનુષ્ય નો કેવાય નથી મનુષ્ય તરીકે નું જીવન જો જીવવું હોય તો મનુષ્ય તરીકે ફરજ એ પેલી આજ આગળ રહેવી જોઈ શું છે સિવાય દેખાય કાયુમ થઈ જાય સરવાળા એમાં જ લય થઈ જાય મુખ્ય ધ્યેય એમાં હોવું જોઈએ ધ્યેય વૃત્તિ મનુષ્ય તરીકે મનુષ્ય એટલે તમારી ફરજ મનુષ્ય તરીકે ની હોય એને ત્યાગાશ્રમ ને અનુકૂળ ગોઠવી દે આ લોકો ગ્રસ્ત આશ્રમ ને અનુકૂળ ગોઠવે એટલે મનુષ્ય તરીકે એની ફરજ એને બજાવતો જ હોય પણ ગ્રસ્ત થયા પછી ઓછી ખબર હોય જયારે જવેલ જયારે થયો ત્યારે બધું જ્ઞાને હોય પણ સોની તરીકે પોતાનું જીવન છે ભગવાન હેત વાળા થાવનુષ્ય તરીકે દ્રષ્ટિ માં ભૂલાવી જ ન જોઈ એ પેલા થી જન્મ સિદ્ધ હક ની છે આ પાછો થી લાગે છે પણ પાછળ ને આ બે વિરોધી નથી અનુકૂળ છે બજાવી અને અધ્યાત્મ માં જેટલા ઉતરો એટલા તમે ભક્ત છો પણ એમાં કઈ મનુષ્ય તરીકે ની ફરજ ભૂલાઈ જવાતી નથી એનો ઈ માણુષ કે સમય તો એને કઈ ભૂલી મનુષ્ય શું કહ્યું કઈ સમજાડું પેલી ફરજ તો મનુષ્ય બનવાની પછી ની ફરજ એમાં ઉમેરો કરીને એને અનુરૂપ ગોઠવવાની આપડે બરાબર ચાલે છે ને કોઈ એમ વાંધો ભગવાન મનુષ્ય ઈશ્વર તરફ જ જવો જઈ તો મનુષ્ય છે નહી તો વિષાણ હિ નીંગ નથી દે અઢારસો ચોતેર ના ચૈત્ર સુધી સાતમ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર ના દરબારમાં મોની ને ઉતારે વિરાજમાન હતા सुख म तो प्रीतिज पर लोग भगवानी वे तेनाली तेनु ये करे। जे आमारो तेने वासना भगवान गया सुख आपे एवं करे देहना सुख ने अर्थे तो कई क्रिया करे जी एवं सत्पुरुष होना જે કઈ છે એ ભગવાન તરફ જવાની વાસના છે એને જતન પણ એવી રીતે કરે છે કે આ લોક માં કઈ નઈ એમાં કઈ જોડાય ને વાસના વાળું મન હોય એનું નથી આલોક ની તો ભગવાન ની વાસના હોય અને ભલું ઈચ્છે તો એવું જ ઈચ્છે કે આ લોક થાય ને પરલોક માં જાય ભગવાન પેલા જેમ વાત કરીને જન્મસિદ્ધ હક છે મનુષ્ય દરેક વ્યક્તિ ના એ જન્મ સિદ્ધ હક છે હક કોઈ બુજવા દેતો હશે પણ હક ને ધર્યું હોય એજ બરાબર કેવાય જન્મ સિદ્ધ હક એને જ કોઈ આવું કાઢતો હોય નહિ તો એને રૂપડ છળવું રાખે એટલે બધું નીકળી જાય જુની વાત આવી ગોવિંદ પેલા કયું કાંઈ નું સમજાવો કાંઈ નું થોડુંક કહ્યું પછી મુક્ત સ્વામી એ કહ્યું છે જેને આ લોક ના સુખ માં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવ બુદ્ધિ રાખે ना इच्छा <laughs> जेने आलोक ना इच्छा चे तेने विशे देवनी राखे अने जे वचन कहे ते सत्य माने मैं प्रमाण वर्ते वर्ते मुमु આપડે સત્પુરુષ ના ગુણ મમુખ માં લાવવામુક્ષ પણ બોલ્યો મેને કરે બોલો બોલ્યો કારણ કે એમ કે સ્વામી સમજતા નથી એટલે આપડે સમજાવી દઈએ એટલે એના ગુણ લાવવા જોઈએ મારી પાસે તમે શું કરો એમ કરો ઊંડા ઉતરો આ જીવ ના સ્વભાવ છે લગભગ અધ્યાત્મ ને છાંડીને ભૌતિક માં જ એટલે આ ખબર એ ન મળે પણ આમ સમજે તો મોટા સદપુરુષ ના ગુણ મુક્ષ સાંભળો આવે ને પણ મુક્ષ આવે ન જોતા હોય તો આવે જો વાત છે તમારી લક્ષણ તો ન ખટેલબ્ધ ભાવ માં કેવાય પછી શ્રીજી મહારાજ બોલે છે એ ઉત્તર તો ખરો પણ આમ સમજે તો મોટા સદપુરુષ ના ગુણ મુ સમજાની રીત કહીએ તે સાંભળો લાખો માણસ હાથ જોડીને ઉભા રહે છે તો પણ લેહ માત્ર સંસાર ના સુખ ને ઈચ્છતા નથી અને હું તો અતિશય પામર જે કેવળ સંસાર ના સુખ થઈ રહ્યો છું करते परमेश्वर समझते वैराग्य उपजे सत्पुरुष મોટો આવા જાના હોય અનુતાપ કરતો હોય હું તો પામર છું આવા ગુણ આવવા થતા કરાય એ મુખ સામુક અને પછી એના દેખાવ્યું દેખાડું આપડે આપડે કેટલું લાગવું પડે એને જોવું જોઈએ આપણે કેટલા નજીક થયા એને જોવાનું હવે આવે એ કહ્યું કોઈ પ્રકાર નો નથી અને ખાતા પીતા પણ આવડતું નથી અને ઓઢતા પહેરતા પણ આવડતું નથી અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી અને કોઈને આપે છે તે પણ વિવેક વિના નો એવી રીતે પોતાના મનમાં ફીટ નો બે લગેજ મને પોતાની વિશે કોઈ કાલે સત્પુરુષ ના ગુણ આવે જ નહી કોઈ કાળ ન થોડી વાત કરી નથી સ્વામી છતાં ઘણા દેવા આવતા સ્વામી કે રસોઈ કરવી છે કે અમે કઈ એમ કરવું સ્વામી તમે કોઈ તો ક તો એની વાત કરી એમ આપણે હું મનમાં કઈક નક્કી તો કરી રાત હોય ને એને મરડવું પડે કઈ હાર લાગે એમાં ગોઠવાઈ જાય આપણે હાચું કહીશ આપડે હાચું કહીશ એની હાર ગોઠવી દીધી હોય આમ લાઈ નહીં પ્રતિપાદન કરવાની એટલે પછી સત્પુરુષ પોતાના કયા માં વર્તવું છે પોતે સત્પુરુષ ના વર્તે છે સ્વામી થી તો મેં જોયેલું છે ને નાનદાસ સ્વામી હતા એનું જોયું છે સમર્થ પણ શિષ્યો એવા ડા કે એનું પહેરું નાન સ્વામી પડે જગત ના જીભો એ માયુ ભાવકડા મારે તમે એને આની ખબર શું પડે મારી બોલો સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના આગળ લીમડાના વૃક્ષ હેઠળ ઉપર વિરાજમાન હતા एक प्रश्न पूछिए मुनि ए कहू जूचो पीजी महाराज बोल उरा का एक महीना सुधी जो निद्रा आए, નેત્ર કરીને અમે સર્વે ને દેખતા અને પૂજારી નો ભક્તિ ભણાવી છ કપટ સર્વ દેખતા અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય परमेश्वर हो ज्यादा त्या प्रवेश करे परमेश्वर आज्ञा ए कर मूर्ति पूजवा अपी हो मूर्ति अष्ट प्रकार प्रवेश करूर्ति हृदय में भगवान, भगवान, ते भगवान रही थे सन्त मरिया भक्त ले मूर्ति ने तो चित्राम अष्ट प्रकार अखंड निवास कर प्रतिमा आग तथा सत आग गे मगवान नहीं એને ભગવાન નો નિશ્ચય છે કે નથી પ્રશ્ન છે પરમહ્યા છે જયારે ભગવાન મર્યાદા નથી રાખતો તો એને ભગવાન નો નિશ્ચય નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા એને નિશ્ચય નથી અને ઉપર તો પાખંડ જેવી ભક્તિ કરે છે ત્યારે એનું કલ્યાણ થશે કે નહી થાય પછી સંત બોલ્યા જેનું કલ્યાણ નહી થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા જેને ભગવાન તેને એટલે જ નહીં એને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિશે પણ નાસ્તિક પણ આવશે શું કયું પછી આવે છે પણ આ મગજમાં ઉતારી જવો આવે કે ન આવે શું જે આપણે મુનુક્ષું થઈને વાંચીએ છીએ કે વ્યવહાર દ્રષ્ટિએ છીએ શું ના આવે ના આવે એનો ઉપાય બતાવે જ જોઈએ ભગવાન અથવા સદપુરુષ તેને વિશે કોઈ જાત નું કઈ તર્ક નો આવવું હોય પેલું સવરા તર્ક આવે કારણ કે જે કામ કરે છે એને વિશે દોષ બુદ્ધિ આવી સમજતા નથી એવું થયું એટલે જાણી આસુરી પર પ્રવેશ કર્યો પછી આસુરી બુદ્ધિ થાય આવશે ત્યારે ઈ જશે નહી તો નઈ જાય સાધને કરી ન જાય આપણે હવે અહીંયા બેઠા છે ત્યાગી કરી ભગવાન પાસે જવા અહી બેઠા છે હરે છે ને ફરે છે ને આનંદ કરે ત્યાં જતા હોય તો પણ જો એ બધું અટકાવી અને અહીંયા આવી આયા અરીને બેસે છે ભગવાન ને હમ એટલે ખપવાળા ખરા નહી આ ખા છે આ ખપવાળા છે એ આમાં નથી હરખું આવું ખપવાળા નહીં પણ સમજણ માં પોતાની બુદ્ધિ નું જ દાપણ લાવી ને વાત કરે એટલે સત્પુરુષ ની બુદ્ધિ વહી પોતાની બુદ્ધિ કામ કરે પછી એમાં અહી આવે નહીં આવીને બેસતો નથી અરે આ નાના આપડા વિદ્યાર્થીઓ ભલે વિદ્યાર્થીઓ ભલે સમજે ન સમજે પણ એને પ્રેમ જેમ જેવું કઈ કથા થાય છે ધારો સાહેબ એટલાય શુભ સંસ્કાર એને જાગે છે એટલે આપણે સમજણ તો આ વિચાર કરવા હજી એક બીજો વિચાર કરજો આ બધા બેઠા છે ને કલ્યાણ ના અસમાગમ કરે શું કલ્યાણના ખભ આપણે કલ્યાણ ના ખભ સમાગમ કરવા ગયા હવે વિચાર કરજો હવે અન્ય બેલવો એમ હું કહું હે કે સમાગમ કરવા ગયા કઈ બોલાય નહી અત્યારે ન હોય તો આનંદ કોઈ પાસે ક્યાંક કેસ વોટું દેખાડી આવું નથી આશ્રમ બદલ્યાણ એ બદલ્યા કારણ નહી શું કલ્યાણ નો ખપ છે આશ્રમ બદલો મેલી ગઈ છું યાદુમય નથી કોઈને કે આપણે આખા ક્યાં વયા જાય છે અને રહી કોઈ શ્રીમંદના છોકરા થયા શ્રીમંદના એ કોઈ વીજળી લઈને આગળ જતા હશે અનુકૂળતા આપીને એટલે જરૂરી નીચલા ખાના ઝાંચવી રાખેલા ખાના મજા કાઈ ખબર ન હોય જળતા જ આવી જાય જવાબ છે જવાબ જ છે અને શાસ્ત્રો ની એમ બોલેસ કઈ આપડે એટલા થોડા હજી કલ્યાણ ના જો અહીં બેઠો હોય તો ધ્યાન હોય પણ એવું તો ભાગ્યે જરાક બોલાય અનુકૂળતા બરાબર હોય ને તો કલ્યાણ બરાબર અનુકૂળતા ન હોય તો કલ્યાણ નહીં હા ઊંડા ઉતરવાય તેવો વિચાર કરે અમારા ગુટુંબાઈ આવ્યા છે ને કે છે બીજા મને કહેતા મને આ કમઠાણ કેવડું મોટું છે આ કેમ આ બધું ચલાવવું એ કેટલીક મારા ગુણ ગાવા માંગતા હોય પણ હું ગુણ ગાવા તરીકે નહીં પણ આ લોકોને માટે તો મને થાય કારણ કે ઈ અહીંયા આવી જ હવે જો હવલા વિચાર કરતા ન શીખે તો એને નુકસાની ને એટલે એને પાછળ નુકસાની ન આવે એ મારે જોવાની ખરજ છે એટલે એનું દારૂ કરવું ન કરવું ક્યાંક વધવું હોય ત્યાં વધીએ લેવાય પણ જરા વેર વારવા તરીકે ન હોય હે એના ભલા માટે એને પાછા પૂર્વ ના કોઈ કે હવળું કરીને મનાય અવળું કરીને મનાય જેમ માનતા હોય એમ માને હે પણ દરેકે આ માન્ય મનમાં વિચાર કરવા જેવો આ વચન એવા સમાગમ કરવા આગળ જાતા તમે કોઈની પાંચ સમાગમ કરવા હું હવે ત્યાં જાવ હા લગભગ તમે ચાર હજાર પડશે સંધો હિયો ગ્રસ્ત જાય ન જાય તમને હવે ખબર નથી એ બંધ થઈ ગયો ક્યાં જાય જાતા એક દિવસ હમણાં પાંચ દિવસ ઘેરે બઉ કામ નથી એટલે બે ચાર જણા ભેગા ચાલુ ને સમાગમ કરી આવી ડબરો ભેળો ન જાય ખવાનું અને દાતા એ આજે કોણ સમાગમ કરવા સમજી મેળામાં શિવરાત્રી જ આવી છે આ એવા ને એવા મેળા આપણા વડતાજી આવ્યા બધે જઈ પણ મેળા સમાગમ તરીકે નહીં અનુકૂળતા આપી હું નથી એને હું નથી અનુકૂળતા આપી એને ન આપી હોય તો એને નથી બિચારા ને જઈ ગયા બોલો પછી શ્રીજી મહારાજ બોલે જેને ભગવાન ની મૂર્તિ ને વિશે નાસ્તિક પણ આવે અને સંત ને વિશે નાસ્તિક આવે તેને એટલે જ નહી તેને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે ભગવાન તેને વિશે પણ નાસ્તિક પણ આવશે ખુબ દુખ્યા એ આમાં રહેતા હોય તો રાવણ ના રાવી અને પાછા તમે ગ્રસ્ત હતો એને સાધુ માનવા ગોયા સાધુ માનવા આજ ગ્રસ્ત તમને સમજણ ગયા અને એ ભગવાન ના જે ગોલોક બ્રહ્મપુર આદિ ધામ છે તેની વિશે પણ નાસ્તિક પણ આવશે અને જગતની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય परमेश्वर वे नहीं माको नुक्तान स्वामी ए पूछो जो निका नो हेतु पूर्व नु कर्म छहाराज बोल निकाणा हेतु तो निक न ना ग्रंथ सा અને નાસ્તિક ના ગ્રંથ ને વિશે જેને પ્રતીતિ હોય તેનો જે સંઘ તે પણ નાસ્તિક હોય નહી એમાં પુસ્તક તો હોય નહિ કે હોય તો હોય ઘણા છે મે તો ઘણા વાંચ્યા છે આમાં તો નાસ્તિકપર્ણા હેતુ એ તમારું માં ન હોય બધી વખત એમ છે એ માયલો એકે સ્વ વર્તતો હોય ત્યારે નાર સ જેવા સાધુ વાત કરે તો પણ મનાય નહી નાસ્તિક પણ મટે ક્યારે તો જયારે શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથ વિશે કહી છે જગત ની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ એવી ભગવાન લીલા તેને સાંભળે તથા ભગવાન નું અને સંત નું મહાત્મા સમજે ત્યારે એનું નાસ્તિક પણ જાય અને આર્થિક પણ આવે એથી વચન મૃતન એવી રીતે પ્રથમ પ્રક્રિયા નું અડસઠમું થયું ટાઈમે થઈ ગયું ટાઈમે બરાબર થઈ ગયું શું ટાઈમ થઈ ગયો એમ બહુ હાલ